ભગવાન હું તો કર્મ માંથી માનતો કર્મ માં શ્રદ્ધા છે એટલી મૂર્તિ માં નહીં જેટલી કર્મ માં શ્રદ્ધા છે એટલી મૂર્તિ માં નહીં મૂર્તિ માં શ્રદ્ધા ખરી ખરી પણ થોડી એકડો ઘૂટવા જેટલી હેકડો ઘૂટવા જેટલી ઓહો પછી બીજી બધી સંખ્યા છે તે આપેલા માં એકડો એટલો શું નામ કયું તું તારું રાજેન્દ્ર રાજેન્દ્ર રાજેન્દ્ર કોણ છું રાજેન્દ્ર રાજેન્દ્ર તારું નામ છે અમે કબૂલ કરીએ છીએ ને ખરેખર તું ખુદ કોણ છુ તમે કબૂલ કર્યું રાજેન્દ્ર કબૂલ કર્યું ને રાજેન્દ્ર છે હા પણ એ તો તારું કેટલી લિમિટ રહેવાનું ખબર નથી ખાલી કરવું પડે એક એક માયા છે શું છે બધું માય માં બધી માયા ભરેલી છે માય કયું માયા વર્ગી તેને તેને માય માય કરું છું બધી જેને ત્યાં માય કહું તેની માયા તને વર્ગ કરી તમારે માય છે કે આઈ ને માયા નહીં સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર સેપરેટ થાય કે ના થાય આ માઇન્ડ એટલે આપડે પોતે જ છે કે માઇન્ડ માય માઇન્ડ એવું કઉ છું તું માય માઇન્ડ બોલું છું કે આઈ એમ માઇન્ડ એવું કઉ છું એટલે પછી પૂરેપૂરું સેપરેશન થાય નઈ તેથી એમ કે છે સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર એ સેપરેટર ને શાસ્ત્ર શું કરશું કે છે ભેદ જ્ઞાન કે છે શું કે છે પછી ચિંતા ભરી કે શું થાય ને શું અને પછી ભગવાન તારી પાસે વાતચીત કર્યા કરે આંખો દાડો થાય પછી તારા કાકા આગ અલગ આવી જઈશ કે સરનામું સુરત નું કાયમ નું લખે છે કરનામ કઈ જગ્યા આ દુનિયા રાખી ટેમ્પરે સરનામું કઈ લાવ્યું છે આ બધું જાણવાનું થોડુંક મર્યું ને બધું ત્યારે નીકરી જાય તમારા જવાની જરૂર ખરી ને સમજાવવા માટે તમારા જેવાની જરૂર ખરી ને સમજાવવા માટે હા જરૂર છે જ્ઞાની પુરુષ તો બહુ હોય ને ભાગ્ય હોય અત્યારે અચ્છા દુનિયા પર લાખે જ્ઞાન શાસ્ત્ર જ્ઞાની કેવાય શું કેવાય એને લોકો જ્ઞાની કે પણ એમ દાડો ભરે નહિ આપડો તો સંતોષ ના થાય અને જ્ઞાની પુરુષ તો વેદાંત નાય ઉપરી કેવાય કેવું વેદ ચાર ભણી ચાર વેદ ભણી રે વેદ શું કે છે દિસ ઇઝ નોટ ડેટ એટલે તું શું સમજો નથી કારણ કે શબ્દ થી વર્ણન થાય એવી નથી વસ્તુ કેવી છે શબ્દ થી વર્ણન થાય એવી વસ્તુ નથી અવર્ણન ની અત છે કેવી છે અવસ્તરીય છે માટે ગો જ્ઞાની જે વેદનાય ઉપરી હોય શબ્દ હોય ત્યાંથી સ્પર્ધા નહી અને સ્પર્ધા વાળો એ અજોડ આવું જ્ઞાન ખોળ છે શું કરે પડતું હોય થોડું ઘણું જળ પડત ભરી એવું કશું કયું નહીં એ બટાકા છોડી દો ડુંગળી બટાકા બીજું કઈ શીખવાય ને કઈ વાંચરું થાયું નહીં બાપ બાપ કર્યું લોકો ચક્ માંફાય તમારા ગામ માંફાતા છે ના થોડા માં આઈ ગયા એટલે બધા જીવ જતી હોય તું બધા રાખી દીધું શું અત્યારે ગાદી આપવાની લોકો નામ કાઢવાની જરા તાલા વાલી હોય નામ મારું નામ વંશ રાખવા કોઈ નું નામ રહ્યું છે લાય ને અત્યાર સુધી કઈ રહ્યું છે આ રાવણ વગો તેથી નામ રહ્યું તું રાવણ વગો ને તેવા કઈ નામ રહ્યો નથી અમુક જ માણસો જો નામ ને શું કરવાનું પછી આપડે લેવાય ને દેવાય ને તમે થોડી ગેર બેઠી ખરી આજે નઈ અને આય ને મારું આમ કેમ આવ્યા પાસે એકવા ચારિત્રિ નાય હા તારે આ બધું તૈયાર થઈ જાય મારું એક કેટલી શક્તિ જેવી શક્તિ હોય હિન્દુસ્તાન માં વિતરાગ નું સમજણ પોતાનું કલ્યાણ કરી શકે તો બીજાનું કલ્યાણ કરે પોતાનું કલ્યાણ ના કરે જે પોતાનું કલ્યાણ કરે તે જ બીજા નું શાસ્ત્ર એટલા બધા શબ્દો છે વાતો નીકળે ની નવ પૂર્વ ભણું ગમે તે કરું તો એ આત્મા અને તેને કશું ના જાણ્યું અને જ્ઞાની ના કૃપાથી આત્મા પ્રાપ્ત થઈ ગયો એનો મોક્ષ કે શબ્દ ને શું કરવાના શબ્દ શબ્દ ભણવા જવું પડે આપડે તે ભણી ને માથો મગજ મગજ મારી થઈ જાય કેવું આટલું આટલું ભણતું કોઈ ભણી રહ્યા ને આત્મા પ્રાપ્ત કર્યો નથી કોઈ ઉદ્દા આડે રસ ત્યારે ગયા પણ દાદા જ્ઞાની તો સમાજ માં બધી છોકરી આગળ વધી જાય એવી છે આગળ વધી જાય એવી છે જામી ગયેલા તે બળી જાય એટલે બઉ કામ લાગે કોગ દાળો કરવો રહી વાંધી બે હાથે લાગે ના કરવા રોગ કહી જાય બઉ સારો આનંદ રહેશે તે દિવસે હે બઉ એકદમ શરીર અલગુ છે